તમે જોડાવે બાર બીજો ભર્યા કેવું મને કશું નથી બઉ સારા માસ છે પછી આ માલ થોડો ભરી જાય ને ચોખ્ખું સુપાત્ર સુપાત્ર ની વાત ભેગું પછી ડાબડી કાઢી ગયો છે એક જૈન બરોબર હોય તો આ બધા ટોળા ને દર્શન કરવાથી હું આવું દર્શન કરીશ કે ધનભાઈ ગયા કાળમાં પાંચ આરામાં જૈન બઉ મીઠા હતા કેળો કરતા બધા મીઠા હતા કડવા નથી તમે બઉ કડવા ઓછા છો એટલે અમારી મેળ પડ્યો અત્યારે વર્ષો છે છપ્પન વર્ષ ચમક્યા વકીલાત કરવા માં એમને સંભળાતું નથી બરોબર કોઠારે ચોખટ કહી નાખ્યા આપણે બરોબર ના ચાર મા એક જ કુર્તો હજ ભગવાન ના કહેવાય અને જો કે જોખમદારી છે શું છે એ તો ડૂબે પણ બીજા બધા ને ડૂબાડી આવો ભગવાન ભાઈ પ્રગટ થયા છે ચૌદ લોક નો નાશ છે ત્રણ સાહેબ દીકરીમાં તેને હું નમસ્કાર કરી ચાર દીકરી ફૂટ છું તમારી કઈ પૂર્તિ હશે પૂરી થઈ જશે જ્ઞાની અને ભગવાન માં શું જ્ઞાની પણ ભગવાન એટલો છે કે જ્ઞાની સમજી શકે બધું જાણી શકે ન માણસો બેઠા છે એટલું નામ સમજવું અને જાણવું એટલે શું આ મંગળદાસ આ કોઠારી એમ સમજાવાનું જાણવાનું બાકી રહ્યું એટલે હવે જ્ઞાન મુક્ત થવા ધંધાળથી વિતા રોજ રોજ વધારે વધારે બાગ નતો તો બાગ ઉભો કરો ઘરમાં બાગ નતો લોકો બાપ કરે આવના ઘર ન સારું થાય મનુષોળ નું જાય શું થાય એટલે એવું કઈ નહિ કેતા મેળવી ને પુરણ પુરી ને એવું તું બધું ખા એ કઈ કીધી આવશ્યક પરવાસ લેવાનું તેના પૂરતું જેના પૂરતું પરવાસ લેવાનું હતું હવે સાધુ એટલે કઈ સાધુ એટલું કઈ ચાલે પછી પરિણામ આવે રિઝલ્ટ તો આવે જે કરો તેનું એ પાછા શ્વાસ પીધો ઉઠ થાય એટલે પણ હાની જરૂરિયાત છે શ્વાસ ના રીતે શ્વાસ ના રીતે આવશ્યકડું એ પણ આવશ્યક છે માણસ પોતાના પ્રકૃતિ ના થાય કોઈ માણસ શિયાળે કપડાઈ શકે ઉનાળા દેવાય નથી કપડું પણ જોઈએ કપડું કેવું કેવું ભાઈ ખાદીનું થાય આપડે અને કોલે કર્યા છે એના જો આ કપ કર્યા છે ને કે ચેલું ક્યાં કોલેક આવક પૂરતું જોવા સમજે તો વધારે વધારે વધારે પછી ગુવા નથી આવશ્યક આપડે વધારીએ જરૂરિયાતો અને ખુદા ને પછી નોંધે કે દવા હોય તો આ દર્દ હોય પહેલી દવા નો ગરમ થયા પછી દર્દ નો ગરમ થાય દવા એ પુનેય છે અને દર્દો એ લક્ષ્મી છે પહેરી પુનેય હોય તો લક્ષ્મી છે દત્ત પહેલું થાય હા દવા પેલી થાય તો દર થાય તો ગમે તો ઊગી નીકળે કોઈ જગ્યાએ નીકળે ને દવા પહેલી નીકળે દરરોપી ના થાય કોઠારી કોઠારી ગયા છું સૌ છે બ્રાહ્મણ છે કે બ્રાહ્મણ એવું છે એ બીજું કઈ થયું છે અનંતકાર સીધા ચિંત કરેલા હોય તો મુક્ત પુરુષ હોય તો એ હોતા રહેતા છે દુર્લક્ષતાની છે મુખ્ય મોક્ષ ગ્રહો મોક્ષ ગ્રહ મોક્ષ મોક્ષ ગ્રહ નહીં સંસાર હાલો નહીં એમાં સંસાર તો છે આ ચગાયા હોય મુશ્કેલી થાય ના સાહેબ મોક્ષ ની માગણી કરેલી આ મોક્ષની ની કરે છે એ પોતે પોતાની દાળ વીતી અને પોતે બંધન પછી મને એમ લાગ્યું આ તો સારું આપડે બંધાયો પહેરા પહેરા મને જેટલો પેસે કરીને નહી તો અઘરો સાચું સરકાર કરતા તો નહી સદગુરુ મળે તો પછી શું કરવા આમાં ઝંઝાવટ માં પડે પછી આ ઝંઝાવટ માં શું કરવા પડે ના પણ એમ કે છે કે આપડે શું કરવું પડે બાકી નીચે લાકડા હળગાવો પડે ને અને રાત ના નવ વાગી ગયા અડધી ચોકી પાણી વધ્યું ગરમ ગરમ પાણી તો આપડે કહીએ કે ભાઈ આ ચોખી ગરમ છે ઠંડી રીતે કરવી બરફ લઈ ને કલર નહી ના કારણ કે એનો સ્વભાવ છે ઠંડુ થવું એનો સ્વભાવ છે એનો વિભાવ નથી અને ગરમ થવું એનો વિભાવ છે આત્મા નો વિભાવ છે અને આત્મા નો સ્વભાવ પામવો એ બહુ અઘરો છે એ જ્ઞાની પુરુષ સિવાય કોઈ દાળો ના હોય હા એટલે તમને રવિવાર તારે સભામાં બેસુ પછી એટલી બધી ઉતાવળ છ મહિના વાંધો શા મને આરો દાદા સમગર્શન થતું હશે એ સમજી ગયા આપડે આમ બધું ફેર્યા પછી કઈ ગુમ પાડતો નતો આનું બેઠા પછી નીચે ઉતર્યો આ બધું ફરે છે શું કે નઈ પડતું તું ફર્યું પકડવા લે ફરી તું બધું ફરી નથી મગઢદાસ ફરી રહ્યા છે આ ફરતું તું તમારા હાથમાં ફર્યો ફર્યો નહીં ફર્યો શું ફરી રહ્યો આ મગજદાસ ફર્યો એટલે મંગળદાસ ઉડી જાય મંગળદાસ એક જ હું હોય ભાવો મંગળદાસ હોય તી રીતે હોય રાતે ઉગ્યા હતા આપડે અને બા એટલે કોણ છે ત્યારે ક્યારે કેવું ના પૂછીએ આપડે હે હું છું એટલે પણ હું કોણ ના પૂછીએ આપડે હું ભાવો મંગળદાર હે એકનો એક સાઈન ચીજ કહેતા આપણે સમજે પછી કોણ કેવું એવું ભાવો તમે તમે સાય એવું છે મંગતા રફ લીધો છે ને લોકો કયું મંગતા એને માની લીધું હું મંગે આ તો લોકો ઓળખવાનું સાધન છે તમારે જાણવું છે કે આ તો લોકો હું મંગેતા નહીં તક ના થઈ ગયું એવું મજબૂત થઈ ગયું ને બીજી આ બાઈ નો બીજી રોંગ બિલીફ અને મામા થયું અને કાકા બિલીફો બેઠી છે આ બાય નો ધણી બીજી રોંગ બિલીફ હું જૈન સુતી રોંગ બિલીફ હું વકીલ સુધવાથી રંગબિલીફ હું આનો મામા છું આનો કાપ છો અને પુઓ છો કે અમાર જૈ નો એમ છે કે સમ્યક દર્શન જો પામે એ ક્યારે પામે કે દર્શન મોહ ની ઘાસ કૂટેતો એ વિના દર્શન કઈ થાય નહી લખાતે ખા આવું બધું પણ દર્શન મોહ ની ગોંઠ કેવી તમે જોવા વર્ણન આપ્યું હમણાં આપે જે વર્ણન આપ્યું ને એ રામ બિલીપે તો અમારા કર્મે બંધાયેલી છે તેને આપ કેવી રીતે છોડશો જ્ઞાની પુરુષ ના જોડાય કોણ એક બંધેલા મોણા હોય વિદ્યાર્થી બરો જો એક હું થોડું ટૂંક છું આવું છું છૂટી જાય હા હા પગ એમાં મનુષ્ય બંધાયેલા છે બિચારા સાધુ સંધ્યા બધા બંધાયેલા છે કોણ છોડે કોઈ જતો આવતો હોય ને ભાઈ આલો ને એક જરા કાપી આલો જરા હોય ને પાછળ મૂકે તે કાપી આલે એટલે તે છૂટેલો હોય શાસ્ત્રકારો ઘૂમ પાડિયાળના છૂટેલો હોય વાત સમજાય એટલે આટલી આટલી જ મુદ્દો છે કે છૂટેલો હોય તો બંધાયેલો પોતાની જાતે કેમ કરી છૂટશે બંધાયેલા છોક મુક્ત છો એમાં સાહેબ ને કઈ રીત ચડવાની અત્યારે તમે પૂછો કે સાહેબ કઈ બંધાયેલા છોક મુ છો તો કઈ જાઉં મુક્ત મુક્ત કર્યું બંધાયેલો બંધાઈ નું કર્યું તમાછો કે સાહેબ ભગવાન છો કે નહીં જ્ઞાની છો કે જ્ઞાની છું ભગવાન કઈ દે ના કહી દેવું જોઈએ બંધાયેલો હોય તો તમે એવાનું હું એવું આપડે હરકે પડે નહીં એના કરો છો હોય મુક્ત હોય તો જવા દે મને એક દુકાન નું નામ જાણો થાય પૂછાય પાછું કોઈ મુક્ત ની દુકાન છે હિસાબ પૂરો થાય ગમે છે આ બધી વાત કેમ યોગા નું યોગ બને ભેગા થયા પહેલવાનો અધિકારી છું તે બધા જોવાનું છે પહેલો આ બીજું શું અધિકારી જોઈ બરો અધિકારી છું મને મર્યો તો શું સાહેબ નથી જવું હોય તું છૂટો અને જવું હોય તો અવાજ નથી આવતો ત્રીજ રાજચંદ્ર ને કોકે પૂછ્યું તમને સાહેબ આટલું બધું ધરધર્યા છે કેટલા વખત થી તમને કંટાળવા આવે છે અનેક અવતાર થઇ ગયા બધા કેટલા અવતારથી મને કંટાળવા માં જીયા પત્ર માં લખે છે સુતાલીસ ઓગણીસો સુડતાલીસ લખે છે ઓગણીસો ને સુડતાલીસ ની સાલ માં હું જે પામવાનું છું પામ્યો હવે હું ગમતમ વર્તો મને કોઈ પૂછનાર નથી અને હું જે પામનાર પામવાનો હતો તે પામ્યો હવે મને ગમે તે હશે અમે તો બાળક જેવાની બાળક ના ના એવું નહીં પૂછજો એમ કે પુરુષ અમારે બાળક નહિ બાળક જેવા નહી તો હવે મને થયું હવે મને કોઈ પૂછનાર નથી એ તો પોતાની આત્મા ની જે આત્મા નો જે ઉમંગ છે એ પોતે બોલાવાય છે એ કઈ એવું બીજું ખરે જ નઈ કોઈ પૂછવું પડે કરવું ના કરવું આપડે હાથમાં નથી કરવું ના કરવું એ કોઈ ના હાથમાં નથી કરવું ના કરવું જો ઉગવાની સત્તા તમને સત્તા તમને નથી ચંદા જવાની સત્તા નથી તમને હા અહી આયાતી સત્તા નથી તમારી બીજી સત્તાના તાબામાં કરવું ના કરવું તમે કહ્યું ને हाथ में सस्ता एक प्रकार की भ्रांति પોતાની ભાંતિ છે ત્યાગ કરવાનું હોય નહી શું જ્ઞાની પુરુષ ને ત્યાગા ત્યાગ સંભવે નહી ગ્રહણ ત્યાગ સંભવે નહીં એનું શું કારણ કે છે એમને સાહેબ થી છોડી દીધા સર કેમ ને જ્ઞાની ઉદયકર ના પોતા પણ ના ભાઈ ને એટલે એમને आत्मा चे, एक तो आपे कहता है स्वरूप सत्ता है स्वत्ता स्वरूप स्वरूप सत्ता आजी आ संस्था कार्य सत्ता से पर सत्ता है હોમ માને અને ફિ ને ફોરિન તો છુટકારો થાયમ માને જે દેશ ફોઇ ને હોમ માને તેનું હોમ કેવું હોય બહાર ન અમે બોલતા નથી એ આ જે રસ્તા છે તમે શ્રોતા છો રસ્તા કોણ છે ઓરિજિનલ એ બધું કૃપા હા કૃપા થી શું ના થાય શબ્દો ની શું કિંમત ઉદય આવે ને કોઈ ના આવે એવું કઈ નથી કે આ દરેક ને આવે ચોખ્ખું છે ચાર નથી બહુ સિવાય પીજી ભાઈ તો છે કે જે મળવાનું છે એના પુણ્ય થી મળવાનું છે બાકી મોક્ષ તો સદગુરુ આપે શું માંગવાનું પછી શું માંગવાનું આમ નામ સીધો તારો દેશ જે મોક્ષ માર્ગ તો એનાથી એની વિરુદ્ધ દશામાં મોક્ષ છે दक्षिण पार्टी एने खबर न करते તમે તો વકીલ કોઈ કાઢો કે બધી વાત નિવેડવા છે નિવે માટે માર્ગ જુદો હોવો જોઈએ શું કે આટલી ભગવાન ની ભક્તિ કરી આટલું બધું આ કહ્યું મંદિરા તબલા માં ક્યા પદો ગાયો જુદો હોય આ બધો સંસાર માર્ગ છે કે સાધન માર્ગ એ બધો સંસાર માર્ગ છે કે મોક્ષ માર્ગ સાધન માર્ગ થી પણ છે જુદો છે લોક સાધન માર્ગ માં તત્વ ચિહ્નો નહીં ત્યાં લખી સાધના સર્વ આત્મ તત્વ જ્યાં સુધી જાણે નહી ત્યાં સુધી દસિજ સાધના કે બધો જ તમારું ગોઈ જમશે ભગવાન શું કેમ ના થઈ જાવ આમ ના થઈ જાવ ગોજી બાર કાલે જોયા કરવાનું કેવી રીતે આ બે થઈ નો કેવી થયેલા બગલા ઘેર ઉકી દે પંદર પંદર લાખ રૂપિયા ના લાગે થાય કેવી શું થાય બધે કઈ મોટર મળી આવ્યા ના હાલે ચિંતા તો જોઈ નથી જયારે ઉપાધિ નામ રહી નથી ઉપાધિ માં સમાધિ રહેશે અત્યારે બીજું કેવી જ કહેવાય ઉપાધિ માં સમાધિ રહેવાય ઉપાધિ માં સમાધિ રહેવા સ્વાગતમ ઉપાધિ હોય ઉપાધિ હોત અને જો સમાધિ માં રહે ઉત્તમ પુરુષ કરવા જયારે ઉપાધિ નથી એ ઉપાધિ હોય છે મારી જોડે આવી રાખે જોડે બધા રાખે સારા હાર બરાબર જોડે આવવાય ત્યારે રહી જાય છે બધા એ જ દાદાજી જ્યાં સુધી જ્યાં સુધી મળે નઈ ત્યાં સુધી તો એ જ કરે ને બીજું શું કરે જ્યાં સુધી બીજો બાળ ચડે રહી ત્યાં આત્મા રીતે ચોક હિંદુરી ગવ ના બલે તો કંટ્રોલર જે બલે ખાવા પર શિકોક ચોક હિંદુરી ના મળે તો આપની તે દેસ આયે કે કાથી પડી જાય ને શું કામ એ નામ નથી એક્ઝેટ પે તો નથી શાંતિ નથી થવાય આને કેવું મને નથી થવાય સંપૂર્ણ કેવરી આ કાળમાં થવા એવું નથી આ કાળમાં કેવડી થવાનું કારણો નું સેવન કરે આજે એટલે એનું ફળ શું આવશે કેવડી અત્યારે કારણ કેવડી કેવાય શું કેવાય હિન્દુ બી આયા ત્યારે કેવા ગયા ત્યારે હું મોરબી ગયા એ બરોબર ખરી વાત કુ હકીકત માં બરાબર કે મોરબી જવાના છે માટે कारणी जवाबीरबी गुनाबी गांधी कारण सेवन कर માટે તમે મોરબી જવાના એ વ્યવસ્થા શું કે તમે મોરબી માં જશો અત્યારે ગયા નથી સમજ ને એટલે વ્યવહાર થી ગયા એમ કેવાય પણ નિશ્ચય થી ગયા એવું કેવાય નિશ્ચય થી તો મોરબી માં હોય તો જ મોરબી કહેવાય આ તો અત્યારે હજુ તે ના પહોચ્યા હોય અને કે છે ગયા એ રીતે કેવડી કારણો કેવત છે જયારે થશે ત્યારે કેવડી જેમ મોરબી જનારો માણસ મોરબી માસ મોરબી જ જઈ રહ્યો છે એ રીતે એ કેવડી જ થઈ રહ્યા છે થઈ રહ્યા છે સમજાય તું ને બીજા બધા નિવેડો આઈ ગયો છે થઈ રહ્યા છે કેવડી મોરબી પહોંચ્યા પછી પછી ભેદ નથી તમારે કોઈ હદા વારં પડેલી ઘરના માણસ ને કોઈ મમતા નથી રહી ધર ધરમધ્યાન જ કરે છે ના પણ મમતા રહી નથી તમને તમને કહેવાય કોઈ કોઈ ને મમતા રહી નથી કોઈ કોઈને મમતા રહી નથી બરોબર મારા વદન માંથી આપતો અહંકાર પણ નથી અહંકાર પણ નથી કર્યો જે છે અહંકાર વકીલાત થોડી કોણ એ વખતે અહંકાર હતો